29 20 जुलाई 2015 गुरुवार निमाडे गेटलिनबर्ग सैंडे पापा बनेला लाइनों हां वर्ल्ड मग इवोल्यूशन करे अमंग ह्यूमैनिटी हां अलाईस कैसे लिखेंगे हां बहुत बढ़िया बहुत बढ़िया વૈભવ સાથે મોક્ષ બિલકુલ સાચી વાત છે પરંતુ મહાત્મા ધીમે ધીમે જેમ જેમ સમય જતો જાય છે એમ સમજાતું જાય છે વૈભવ કયા કોન્ટેક નથી ત્યાં સુધી એટલે આ તો એને ફોલો કરે છે એ અમારા વસંતભાઈ સાહેબ કે છે આ મને સમજાવ્યું ને બધું સુદનભાઈ ભાઈ બધુંદન ભાઈ કે આપણે એકબીજા શબ્દો ના મળે વાત કરવાનો મોકો ના મળે પર છે પરેશ લોકો એમ બેસવાનો હતો લેટર કહેવા યંગ બધા આપણું એ મને સૈષ ભાઈ કહ્યું એ વર્ષ પેહલા કઈ રાખેલ અને કેટલું આપડે હોલ માટે કંડિશનો બહુ સ્ટ્રીક હોય છે આપણે ભારતની દ્રષ્ટિએ આપણે ભલે અનનેચરલ રહ્યું ભલે અનનેચરલ રહ્યું મધુસૂરભાઈ થોડું રહેજો આપણે ઉપયોગમાં સમજાય આ વસ્તુ આપણને શીખવાડે છે અહીંથી ઘણું સબંધવાડું પડે અને અનનેચરલ છે એટલે મોક્ષ ખોરાક પડઘા જવા સહેલા નથી અને કોઈના હાથમાં નથી પડઘા બંધ કરવાનું અમારે સુર્ય એવું જ કહો છો ને બાપુજી સાહેબ આપડે બધાને સ્વાગત થાય છે એવું જ ને સાહેબ પ્રભુ ભગવંત સ્વાગત કરો છોડ પ્રભુ નો સ્વાગત કરો છો ચરણ કમળ માં હરિયો ધરો આપણો દળ સુતી જ રાત મારી જોડે એનું સ્વાગત કરું છે કરવાનું જ છે બીજો મિનિંગ નથી આ તો એક વ્યવહાર નિમિત્ત છે દાદા નિશાન છે જવા દે अंदर चाले छेझे क्रिया रूप के बाहर वर के अंदर चाले छे क्रिया रूप के बाहर वी चार जखीना तुमी पटाना तो ये सजना ચાર ગતિના ખુદી પટારા તો સૂચના પર स्वपन मा दिवसे दीवा स्वपने दियों स्वपनन माँ दिवस दीवा स्वपने जग रंग मंच मरेलू पात्र जगल में जग रंग हो बातों तुझे कल में गवनीत ना ખુબ આશીર્વાદ બધા બદલી જો પરંતુ આપણે હજુ પેલા પડઘા કરીએ છીએ વોટ ઇઝ નાઈસ હોલ થોડું બોલો છે ખોરાક બહેસ પર છે સેમિક ટેકનોલોજી This month ausind me me aausi આ આપણે આપણા દેશની નીચે નથી ઉતર તો જોવો કે આ મેં બરાબર હું કરું આપણે મે બરાબર કસાવું નથી મેulai શેલેશ બે શેલેશ કરી ને અહિયા આપણા દાદાજી ના દર્શન કોઈ નહી આવી રીતે દાદાજી દર્શન આપશે જ આપણને બધા ખાસ કરીને પગે તો ના પડશે દાદાજી ને જરા તકલીફ પડે સચવાય તો બહુ સારું બધાત્મા પ્રભુ પરમેશ્વર ગુરુ પ્રભુ સદગુરુ રમ જ્ઞાન સુખ ગામ દાદા આપ્યું આપણા શ્વાસ આમ ચાલે ક્રિયામાં કોઈ પણ પૂતકર ને જોઈને એમના દૂધકા ને આમ છે મને આમ છે કોઈ દિવસ આગળ સરખી હોય તો સાત વર્ષ નું છોકરું આજે દાદા ને પૂછી હે કે બધાનો મોડો કેમ જુદા સરખા કેમ નથી જુદા કેમ પડ્યા ભગવાન એને એવું ખ્યાલ કે ભગવાને બનાવ્યા છે એટલે બોલો આપણો સત્સંગ ચાલુ ગુરુ પૂર્ણિમા બાપુજી એટલે બાપુજીનો પરિવાર વસંતભાઈ આપણો શૈલેષ એના ખૂબ ભેગા થઈને અમને શૈલેષભાઈ સમજાયો વસંત કે હવે આપણે બધા એવું નક્કી એક એવો વિચાર છે કે કે યુથ હવે બધું યુથ આપણા જનરેશન માગે છે ગુરુ પૂર્ણિમાઓ એ તો બધું આનંદ નહીં વાત કહેવાય વિચાર કેવો સરસ આ શરદી જેવું લાગે કાઢી નાખજે દાદા એક્સિડન્ટ થયા પછી તમે જેવું છે શું નાખો અહીથી અહી જરૂર તો શું કરવા છો શું વાતો કરીએ તો આ કુદરત નો નિયમ છે અને સામાન્ય આપડે જોઈએ તો ભાઈઓ કરતા બહેનોની સંખ્યા લગભગ ત્રણ ના રેસિયો એક ભાઈ તો ત્રણ બહેનો બધા તીર્થંકર ભગવતો મહારાજ સાધુ આજે આશિયો સમજ હું કહીશ પછી જીતુભાઈ રમેશ રમેશ જય સચિદાન જય સચિદાન આપડે સર્વસ્વ અમારું અર્પણ કહીએ બધા સાથે જ કહીશું ઉત્તમ ઉપયોગ પૂરો કહીએ આપડે ઉપયોગ પૂરો કર્યો ચાલો અને પછી પછી सौरज oh, Oh, uh -huh. કોઈ લેવાનું નથી વડીલો આપણે સચિનાય કરી દઈ બધા જય સચિના બધું વાગતો કર દાદાજીને નાઇન્ટી ફોર માં મળ્યા અને હોલ ફેમિલી એ દાદાજીના ઘરમાં જ્ઞાનવિધિ અમને દાદા એ કૃપા હોલ ફેમિલી ને એ દિવસ થી આજ દિન સુધી અમને એટલું મારી પોતાની વાત કરું એટલું સમાધાન જોયું હા જોયું સાચું કે છે એકદમ ક્ષમતું જાય છે અને સમાધાન રહ્યા કરે છે અને નિશ્ચિતા નિરાકુળતા કૃપા અંદર કામ કર્યા જ કરે છે અને અંદર શાંતિ વધતા કરે છે એકદમ પરમ શાંતિ અને નિરાકુળતા નિરાકુલ આપણે મોકલી માં આવ્યા ઓલમોસ્ટમ ટાઈમે અને મામા જ્ઞાન વિજ્ઞાન માં પણ એનો સાથ સહકાર બહુ સારી રીતે મળવાને કારણે પ્રગતિ સારી થવા જોડે સાહેબ ધ્રુવીને આંબા માટે એને શી ખબર કે હું મહારાષ્ટ્ર વડોદરામાં એમના તરફ થી પણ સારું જ્ઞાન નું પોષણ મળ્યા કરે અને દાદાજી નું પામ છીએ બધા એકબીજા લોકો અનુભવ તો લાભ પડો હતો બધું નથી આપતા એમનો અનુભવ નો લાભ વડીલો તરફ રાખજો તેની પાછળ જાય અનુભવ આપડે તમને બધાને જણાવો તો દાદા ને હું મળેલું અને એમના તરફથી ज्ञानविधि थी तो एक अनुभव एवं दड़े जय ज्ञानविधि थी पे दादा कहूँ घरे जजो अ खाली एटू बोलता रहो कि हूँ शुद्ध आत्मा छू हूँ शुद्ध आत्मा छु बोल सू जो हूँ रात सुई गो तो मैंने बीजे दड़े जय दादा मैया तेरे मैंने क्यों शू थ આ એક બનેલો અનુભવ ત્યાર પછી ની એક બીજી વાત કહું કે દાદા ભગવાન ના અસીમ જય જયકારો એટલા સરસ રીતે હૃદય ની અંદર સ્થાપિત થઈ એક વખતે અમે ઓગણીસો ને તાણું ની અંદર અમે લોકો શેંઘાઈથી એટલે ચાઈનાથી અમે લોકો એક બીજા સ્થાને જતા હતા એક કલાકનો અમારે પ્લેનની હતી હવે અમે પ્લેનમાં તો બેસી ગયા બેઠા પછી પ્લેન ચાલુ થયો અને ત્યાં આગળ ક્યાં આગળ ટાઈફૂન આવ્યું અને જે પ્લેન ચલાવતો હતો એને કંઈક સમજ પડી નહીં કે શું થશે શું નહીં એટલે આખું મોટું સેવન પ્લેન एवं डामाडोर हाले कि जे तझद पड़े कि ते आज गु नॉर्मल मनस ने एवं लगे हम ए टाइम मैंने मरी वाइफ ने पिता ने अमने बने दादा अंदर बेची गया दादा भगवान असीम जगह कारण ऑटोमेटिक टे ये चालू थी गई एमने फियर जो कहीं लगे नहीं बोथ निज नॉट गेट फियर पर अमरी आजूबाजू बैठेला करोड़ पतिओ इने ते बाथरूम जान उ कहो तो बाथरूम न देखले दरनी अंदर बैठेगा पीछे जय केप्टन ने मो तर अतर लखी जा केप्टन के बची गए समझ नहीं पड़ती आ दादा भगवान असीम जय जयकारी हूँ तेल्यू कौ कि जो तब तिंदगी अंदर साचू दादा ने जो समर्पण करशो तो आगवान आग आशीन का चौवीस कलाकारी हाजिर रहना हमारे आपका पुत्र जोड़े थोड़ी बात करती थी आपता पुत्र आज अनुभ है निष्ठा के जो दादा तरफ निष्ठा हे तो दादा तर दूर जवाकी चोइस नहीं દાદા પાસે કોઈ ચોઈસ રહ્યો આપણી પાસે દાદા ને બોલાવો ને દાદા બીજા આવીને ઉભા રહે છે એ તો ગમે ત્યાં ફોર્મ ગમે ત્યારે આવીને ઉભા રહે છે પણ તમારી નિષ્ઠા પર બહુ આધાર રાખે છે હમણાં નો દાદા બોલાવો છો એટલે છેલ્લો અનુભવ કહું તમને કે હવે એવું મન ને હૃદય ગળગળું થઈ ગયું છે કે કોઈ પણ જાતના કઈ પણ વિવાદ ને વાત કઈ કરવાનું મન જ થતું નથી જયારે ટાઈમ અમને ફ્રી હોય છે પણ આ બધું બધું સાચું છે પણ હું તમને મારા અનુભવ પરથી કહું છું કે દાદા ખરેખર મહી બેઠેલા છે આપો જો દરેક ની પોતાની અંગત વાત છે દ્રષ્ટિ આખી એક થઈ શકે એક જ વ્યવહાર દ્રષ્ટિથી આપણને મન મારી જુદું જુદું જોતા જોતા પણ એને બધે એક જ એકનો જ અનુભવ થશે એક દાદા ભગવાનની દ્રષ્ટિ અને દશા હતી ભાઈ ભગવાન પાછળથી સંકલ્પ દેવા આવે છે કેટલું હોય એનો ઉપસર્ગ કેટલા ભારે છે પરંતુ એક રાત્રિની અખંડ પ્રતિમા કરી એમને આ તો વાત એટલા માટે કરવાની આક્રમમાં જુદો છે પહેલી આજ્ઞા મૂકી છે એક રાત્રિની અખંડ પ્રતિમા વર્ધમાન અને હું મહાત્મા તો કે છે મારે મહાત્માસિનજી જાગ્રો તો બહુ જ બધે ચાલે છે અમેરિકામાં વસંતભાઈ બધા લઈને જાય છે જો ન્યુ જર્સી હોય અહિયાં હોય ડ્રાઈવ કરીને બધા જાય છે આ પર ગયા છો એમને જ બત્રીસ કે તેત્રીસ ચોધરી પાંત્રીસ વર્ષ થયા નહી વસંત બત્રીસ ચોધરી અનુભવ બધાના બઉ સુંદર છે યાદ નથી આવશે આવશે જે આવે નાય છે બેસે છે એ જોજો કરતો હતો બીજું કશું જોતો નતો હું એ તો બહુ બહુ જબરજસ્તી અખત નીતિ આસન કહેવાય એટલે અમને એક વખતે દાદા હું બેઠો હતો દાદા ત્યારે એક ભાઈ આવ્યા હતા કેવી છે સરસ મળે એને તમે જોવો છો આટલું એક જ વાક્ય બધું કઈ છે અને એક જ સિદ્ધાંત બધો નીકળ્યા સિદ્ધાંત એક જ નીકળે આપતા પૂત્રો જાય છે બધે આ કરે હમણાં આપડા આપનો અનુભવમાં ઓછા આપડે ખુરશી આપડે કોણ છે એ ખુરશી એમ ક્યાં કોઈ એમ નહીં કહું ચિત્ર કેમકે વારાબર થી વધારે અનુભવ છવ્વીસ માર્ચે નીકળતા છવ્વીસ માર્ચે નીકળતા છવ્વીસ માર્ચે ભારત થી નીકળ્યા ક્યાં ક્યાં તાલા જન્મ ની ગયા ચાલો ચાલો જર્મની ત્યાંથી બેલ્જી પચીસ ભેગા થાય એસી જણા ભેગા થયા હોય શરૂઆત સત્સંગીતનો ટાઈમ બે કલાક નો હતો દાદા અમે લોકો વિચાર સાત વાગે આપડે ફ્રી થઈ ચાર થી છ ટાઈમ છે સાત વાગે ફ્રી થઈ જાય વિનિલભાઈ ને ત્યાં આઠ સાડા અફઘાન હિન્દુ આપણને એવું લાગ્યું અફઘાન હિન્દુ તરીકે અફઘાનિસ્તાન થયું ને જે ત્યાંથી બેલ્જી સાથે એક ભાઈ જોબ કરતા સારો ત્યાં પેરીસ માં એટલે અમારે ત્યાં પ્રોગ્રામ થઈ શકે એમ છે બધા ત્યાં જશે અહી કોઈ આવશે નઈ એમ એટલે પૂછ્યું કોઈનો કોન્ટેક્ટ નંબર આપો એમને એમની જોડે તો નહિ બેન જોડે પછી નેટવર્ક શોધી શોધીને કોન્ટેક્ટ કર્યો જૂના પ્રેસિડેન્ટ ભેગા થઈ ગયા નવસારી ત્યાં કોથંબી ગામમાં મારો ક્લાસમેટ રહેતો એની એનો રેફરન્સ આપ્યો હતો તો બહુ નજીક ના થયા કઈક તમારે ગોઠવણી તો કરવી પડે એ તમે આવી ગયો કરી દઈ કે એવા એ લોકો ઓલરેડી ઇન્વાઈટ કરેલા હતા આઠ થી દસ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ એ લોકો ચાલુ જ હતો સવાર પાછું ત્યાં ટાઈમપાટ માં પાછું બીજા મંદિરમાં પ્રોગ્રામ હતો गरब था था। ने नो सेंपल ने को ना नी नी गमी गई एक भाई स्वामीना कहू ते साव महीना फरी सको क्या ટિકિટે આપશું ચાલો ત્યાં ઘરમાં તો આપણે પંદર પંદર વીસ હજાર ભેગા થશે એવું હતું અને બસો હજાર ભેગા થઈ एक हृदय स्पर्शी गोमनी दादा कि त्याटा भाग नवाणु टका एकाद गुजराती भेगा ये ने दा अपील कर ત્યાં જે મહિના નિમિત્તે ગયેલા પૂજારી તમે આ બધા સ્વામીજીને લઈ આવ્યા બહુ સારું કર્યું કે અત્યાર સુધી જે બધી વાતો અમે જાણી જ નથી ક્યારે એવી સાયન્ટિફિક વાતો અમને સમજમાં આવી ગઈ ત્યાં જે ગીતા જગ્યા ટોટલ નવી હતી કોઈને ઓળખતા નતા પણ છતાં દાની જે કૃપા કામ કરી રહી દાની હજી જે કામ કરી રહી છે અનુભવ આવી કે લોકોએ કહ્યું ફરી હવે અત્યારે વાત એ લોકો જઈ તો પકડાતી હતી ને એ ત્યાં દરેક જગ્યા સુધારો પ્રત્યે પ્રાર્થના સત્સાધન છે બનાવી ત્યાં રહે છે નવ વાગે ઉઠતા સ્પ્રેન માં અડધો કલાક વેલા ઉઠવાનું ચાલુ કે તારા વાઇફે એને કહ્યું દીપક આટલો વહેલો કેમ ઉઠી જાય હમણાં શું કહ્યું દાદા અત્યાર સુધી આખી લાયક મે મારી દીપક માટે કાઢી હવે અડધો કલાક એનો જોઈને સુની હું રેગ્યુલર વિધિ કરતો બંધ થઈ ગયો હવે મારે રેગ્યુલર ચાલુ થઈ ગઈ કે દરેક જગ્યા અરજી અમને અનુભવમાં આવતી હતી નવસારી નો અનુભવ લો કેટલો તારી વાત કરો મહેસા ઘરે મહેમાન આવવાના હતા મળે ચાર સાક પૂછે કેમ લીધા હો ગયા તમે ત્યાં ક્વોલિટી સારી હતી ને ભાવ બહુ બધા એટલે ના લાગે કોલેજ માં અનુભવ ચાલુ જ હતો પ્રિન્સિપાલ અનુભવ થાય ખરો પાછો આને સ્ટ્રાઇક પાડે ઘરેથી કોલેજ પાછું જતો મને ખબર પડી કે વાઇસ ચાન્સેલર આવે છે છોકરાની મિટિંગ ચાલે વાઇસ ચાન્સેલર જોડે મિટિંગમાં પહોંચી ગયો થોડી મારી અટી દસ મિનિટો જાય ને બેટિંગ ચાલુ કરી પછી મીટિંગ પતી ગઈ પપ્પા મીટિંગમાં હતા નઈ કોલેજ બંધ કરવાની હોસ્ટેલો ખાલી કરવાની પૂછ્યું કે આ કોણ છે છોકરો કે આસપાસ જમીન છે એનાથી આપણને દિવસે દિવસે આપણા પરિણામ બઉ સુ સતત આપણા જીવનમાં પ્રગતિ થાય દાદા એમ પટેલ સ્વરૂપે આમ જ આખા જીવનમાં કેટલા પડે તો ક્રમમાં જ કેટલી દાદા કે છે તમારી મન કરી નથી લાગતી પણ આટલા વર્ષો પછી બધા જુઓ ને હજી બરાબર વસંતભાઈ સાહેબ કોણ જાણે એમને દાદા ના મારે અમેરિકા મારા બધા બધા ફર્યા આવી દેવા છે એ તો આપ્યાલ હશે મત લાગે જે એક જ છે બધા સંદેશો જાય એમ કે જેથી આ પવિત્ર પર્વ ભારત માં પરંપરાથી પરાપૂર્વક રીતે બધું ઉજવાતું આવ્યું છે આજે કોઈ જગ્યા હોય તો કલાક દર્શન આટલું જ હોય વખત પલટો ચેતન ગુરુ પૂર્ણિમા ના હોય ચેતન ગુરુ પૂર્ણિમા ના હોય અને પ્રગ્રેસ થોડું થોડું સમજાય છે તો માથાકુર કરી થોડું સમજાય છે એટલે કોણ કરો છો મહાત્મા अगर अमेरिका स्टेट स्टेट के निमित्ती बता ओग्रीस तारीखे जुलाई ए भेगाकू गांस परंतु સામાન્ય પણ એક સુરત ગુરુ પૂર્ણિમા ઉજવાતી કે કેરનપુરી ઉજવી આપણે પછી અનુભવ થયો મહાત્મા કુટુંબ બધ્યું દાદાનો પરિવાર મોટો થતો ગયો ગુરુ પૂર્ણિમા ઉજવો ત્યાં કેટલો વખત બે ત્રણ વર્ષ થયા વર્ષથી ગયા વર્ષથી બે વર્ષથી ચાલે પ્રયોગ થયો ભારતમાં મુંબઈ અમદાવાદ સુરત વડોદરા અને એ હિન્દી બેલ્ટ નો આખા ભારત ના હિન્દી બેલ્ટ નો સિંહ દ્વારા કેવાય છે અને જે આપણે મહાત્મા આવ્યા બધા મોહનભાઈ સાંજે આવશે મોહનભાઈ નથી પુત્ર હતા અને પછી એમનો પ્રસ્તાવ આવ્યો સંઘ પાસે કરીએ છીએ આપણે સંદેશો આ સંદેશો જ છે એ પ્રસ્તાવ આવ્યો સંઘ પાસે કે આવું છે સંઘ છે હોલ નું સ્ટેજ એવું સુંદર બનાવે છે અને આપણા મહાત્મા આમ તો એન્જિનિયર છે પરંતુ એની વિઝન દ્રષ્ટિ બહુ સારી છે હરીશભાઈ રાજેશ લાકડા અને હવે તમારો રાજેશ લાકડા વાળા મંદિર જેવું બધું બનાવી દે છે રસિક ભાઈ ને ભાવ મારું દાદા હાલય કેવું બનાવી દીધું નહી ખુશ થઈ જાય અને આજે કાયમ નું ખુલ્લું છે ત્યાં હવે કે છે આ મારું કાયમ નું ખુલ્લું એટલે ઉપરનું ગમે ત્યારે આવે જાય બધું જ પણ સરસ રહે છે બધું એ અલવા એટલે પછી ત્યાં તો આપડે સંતપતિ કહેવાયું કે ભાઈ અમે તો બધું ક્યાં તો થાય નહીં ક્યાં પહોંચી વળે કેટલી કેટલી જગ્યાએ પહોંચી વળે સંત તો બધું વ્યવસ્થા ના કરી શકે કઈ તો અમે જ કરીશું પણ કઈક ટેકો જોઈતો હતો સહાય જોઈતી શું લાગે છે એકબીજાની વાતો કરી લઈએ ખોટું નઈ ને ચાલો દાદા વૈભવ કેવો ફેલાય છે રહ્યા કરે છે વિકસતો જાય બહાર જાય છે દેખાય છે એ લોકો એની રીતે તો થોડી વ્યવસ્થા કરી હતી પણ પછી એટલે શંકતીજી એ વિનંતી કરે હરીશભાઈ ને ફોન કરે કે મને તો કેવલ ફૂલ કી પંખડી ચાલી ગઈ એમ કે અમે મોક્ષ લક્ષ્મી તો મિલ ગઈ હે અને પણ દાદાજી ઉભું કરી નાખી જબરજસ્ત અત્યારે એલ થઈ ગયો અને એમની વિનંતી આવી સંઘ ને કેમને કહ્યું સાથે આપતા પુત્રો સાથે અને જે રીતે વસનભાઈ આપ ને અરે શું સુરત થી ગાડી ચલાવીને સાહેબ તો ક્યાં અલવ જયપુર વાળા ત્યાં જ્યાં દિલ્હી વાળા આવી જાય એ થઈ જાય તો આજે આ આપણા ચેતન ગુરુ કહીએ જેને આપણે કે જે ચેતન આ પાંચ તથા અલવરમાં જે ઉજવાઈ રહ્યું છે એ શુદ્ધાત્મ દ્રષ્ટિ સાથે ની ગુરુ પૂર્ણિમા એક ચેતન પરવા ઉજવાય એવી રીતની અનુભવ સ્વાદ આવે જેમાં આપતા પુત્રની હાજરીમાં બહુ સુંદર એવી ગોઠવણી થાય છે અને બની રીતે જઈ શકે તે જતા હોય છે બધા બહુ સુંદર ગોઠવણી થાય છે અને સુંદર અનુભવ રહે છે યાત્રા હોય ની પરંતુ એ યાત્રા મહાત્મા તરફથી કઈ ગોઠવણી થાય નીકળે તારી જરૂર પ્રોત્સાહન આપતા આનો સિદ્ધાંત છે આની પાસે આની પાછળ સિદ્ધાંત એ છે જયારે કહ્યું ગજબનું પાંચસો હોય સાતસો હોય કે થોડાક હોય પરંતુ એમને એક વખત પૂછવામાં આવ્યું તારે સમજાય જુઓ ભાઈ આ યાત્રા થાય છે અમારે હાજરીમાં થાય છે અને અમારી અરજીમાં પ્રકૃતિઓ છે ભરૂચ આગળ ત્યાંથી શિવજી ના શાલીંગ શોધે છે બધા શાલીગ્રામ એનો હેતુ છે અને આપણે આપણી આ ગુરુ પૂર્ણિમામાં આપણે આટલો બધો વિકાસ થયો છે મહાત્માઓનો વસંતભાઈ એની મજા કરીએ છીએ પણ તમે તો અહીંયા આગળ અમેરિકા છો અહીં તો ગમે તમને ના ચાલે પાછું ભારતમાં બધું છે પણ હવે તો એટલો બધો વિકાસ થયો છે આપતો પુત્ર જાણે છે જાણે છે એટલે ઘણી પ્રગતિ કરી રસિક ભાઈ આપે કહ્યું બરોબર છે બહુ સારી વાત છે અને દરેક ને એમના દિલ માં છે મને આમ કે બોલાયું છે સરખો હોય તો બોધી બંધ કર્યું ને પહેલો અંક નીકળ્યો તેમજ આ વાત કરી હતી તમે બધા લખી દાતે જે નાના નાના ટુચકાઓ હતા બધા એમાંથી પહેલો અંક નીકળ્યો આપ જાણો છો જાણો છો ને રસિકભાઈ અનુભવ એટલે અનુભવ પર બહુ વાતો કરવી સત્સંગ થાય મતલબ એ નથી કે એક જ ને બીજા કોઈ નહીં એવો મતલબ નથી જગત હંમેશા સંસાર નો માર્ગ જ સ્પર્ધા સ્પર્ધાની બહાર નો પરંતુ આ પાંચમો આરો કરુગ એટલે જ્ઞાન મળ્યું છે જરૂર બધું થઈ શકે છે એ વસ્તુ એટલે દાદા એ આપણા આવા કારણ કે બધા પ્રગટ ચેતન આજે એમનું જીવન પણ એમનું જીવન કઈ નહીં બરોબરના અનુભવ પ્રમાણે વાત કરી એમની બહુ સુંદર છે નિધિ ધ્યાસન નિધિ ધ્યાસન શબ્દ બહુ બોલાય છે એ નિધિ ધ્યાસન કહેવાય છે આપડા જે મહાત્મા જે દાદાનો પરિચય જેમનો જે થયો હશે એ બધા દરેક ની અવસ્થાઓ છે દાદા આપણે કયા પ્રસંગમાં આપણે દરેક ના દરેક ને જોડે આવે રીતે એને સ્પેશિયલી બધા રહ્યા કરે ને એ ચર્યા અનુસરણ છે ચર્યા ચર્યા અંત પોતે શુદ્ધાત્માસન આજે આસન તો પ્રાપ્ત થયું છે પણ એ આસન આપણાથી કરવાની રહી શકે દાદા નથી તો દાદા જેની જોડે દાદા સાથેના જે પ્રસંગો બન્યા છે એમાં હોય ને એનું ધંધીધ્યાસન રહ્યા કરે બધાને રહે એટલે આ ગુરુ પૂર્ણિમા પર્વ આપણે બધા મહાત્મા ઉજવીએ છીએ આજે બત્રીસ તેત્રીસ તેત્રીસ કઈ સમય ગયો હતો બાકી સામાન્યપણે ગુરુ પૂર્ણિમા નું તો ગુરુ હોય તો પ્રત્યક્ષ જરા મળે કલાક એ થાય બધાના આશીર્વાદ આપુટું થઈ ગયું અને ના હોય તો પરંપુરા એ કરે ચિત્રપટ મૂકે એક એવી વસ્તુ નથી આપણા છે સમગ્ર છે બહુ આનંદ ની વાત છે મહાત્માઓ આપણે જ આપણા શિષ્ય दादा भगवान परम पुरुष अपनादेह तो सहजात्मक स्वरूप बदाय जरूर एक दादाए सांकेतिक भाषा में एटल सुंदर कहू के रसिक भाई ते शिष्य छो ઘણું મોટું અને આપણા પ્રસંગે પ્રસંગે આપણી પરિસ્થિતિમાં બધી જ રીતે મનથી શું વાણીજ થી શું ગમે તે બધું આવ્યા કરે દરેક માં આપણને પ્રમાણ જરા ક્યાં છે ક્યાં નહીં ના હોય તો ક્યાં પ્રતિકમણી થવા માટે બહુ સારી વાત છે એ તો વ્યવહાર હોય બધે જ પણ લઘુ શું તે સમજવાની વાત દાદા કે છે અમારી દ્રષ્ટિ અમે નિર્દોષ કરી અને પછી અમે આ જગતને નિર્દોષ નિહાળ્યું પોતાની દ્રષ્ટિ નિર્દોષ કરી છે આ વિચારવાનું છે શબ્દો એની પાછળ મર્મ શું છે એનો પરમાર્થ શું છે એ પકડવો છે દ્રષ્ટિએ મળી છે ક્યાં જઈશું આપણે કારણ કે કુંડારું દેખાય છે બહારનું બહારનું નથી આપણે જ છીએ બધા બીજું કોઈ છે જ નહીં કોઈ ફેલવું નથી આ વસ્તુ જાય ગયા બધા દાદા એ તો મહાત્મા કે પેલું શું સનાતન કહી શકે સનાતન સુખ એનું આખું પેલા આપતા વાણીમાંથી આખું જુદું કાઢીને અને અત્યારે તો અમેરિકામાં જે પબ્લિકેશન થયું અભે કયું ઇંગ્લિશમાં જોઈ લેજો બહુ સારી વસ્તુ આવી છે આપડી શીલા શૈલા છે ને પ્રભુભાઈ આ વસ્તુ કેલિફોર્નિયા चाल भाई ने बहु भाव थे परंतु अबलेष भाई ने पूछा તમે તો છ ભારત છ દાદા ભલે જ્ઞાન લીધું બધું મળ્યું તમને મળ્યો રસ્તે જતો ચાલો ને કઈક યોગ આવ્યો તમારે વાત કરવાનો યોગ બેઠો તો એને તમે દાદાની વાત કરશો સરો કઈ રીતે મૂકશો બાદમાં બહુ પ્રસંગ બને છે દરેક કઈ અનુભવ થવાના બતા કેવી રીતે મૂકશો દાદાની વાત તો સમજાવો દાદા એ કહ્યું છે દેવડાઓ બધા પ્રગટ થયા હવે દરેકગલ ને પૂતગલની દ્રષ્ટિઓ તો હોય જ કે નહી પણ એટલે વાત છે હું મહાત્મા છું કરું પણ મહાત્મા તરીકે સંગ માન આ રીતે છું પણ બહાર જઈશ તો શું છું હું વસંત મને છે બધા જોડે મજા આવે છે કે વાત કરું છું ને કે હું મહાત્મા છું એ રીતે બધું કર્યા કરું એની લેંગ્વેજ વાત કરું છું કે નહી બધાનો પરિચય કેટલો થયો ઓળખાણો કેટલા થયા વાત છે ને ત્યારે મેયર હોય એટલે સિક્ક હોય બધું પણ આ જોવા જજો તે વખતે એમનું બહુ અદભુત દીકરી હતું વસંતર દીકરી છે એની સર અત્યારે થઈ રહ્યું છે બધા બહુ વિસ્તાર થાય છે આ ગરબડ છે કે મને કહી દઉં મહેરબાની કરજો બંધ કરી દઈએ આપડે ચાલતું હોય પ્રોગ્રામ ચલાવો કેમ ભૂલતું નથી કોઈ બઉ મારા કેટલા ટચમાં આયા તમારા તમે તો બઉ ફર્યા છો જે વાતો થતી હોય આ બોલ્યો પલાળો બોલ્યો આ થાય થોડું થોડું જવાબ બધા સંભળાય છે ને બધા ક્યાં જશો શું કરો છો દરેક જોબ આવે કે બેટરી ચાર્જ કરવાની છે બેટરી ચાર્જ કરી લઈએ અને પછી ઓફિસ માંથી પૂછે દર વર્ષે આ વખતે એવું થયું હતું આ વખતે અને મને કેવું પડે કે મારે ત્યાં લગભગ ઓછામાં ઓછા ઓલમોસ્ટલ ઓવર છે કે અમુક ચાઇનીઝ છે જે માનતા નથી પણ એમ જયારે તમે વાત કરો તો થોડી વાત કરી શકે નહી દાદાજી હા બોલો અનુભવ કેવો છે આયન કે આયો છે આ આ રહ્યો ઠીક ઠીક અરે ભાઈ આપણે આ રશ્મી અનુસાવરીએ પેલું હા જુઓ બહુ જુરા કા તમારી હાઈટ વધારે છે એટલે આપણે એને ઊભો થોડો નહી કરીએ થોડુંક ઓટ બેસે તો એ બેસ્ટ કુછ તો રોબોટાઈ જા આપણે બેસ્ટ આ યુ કેવર રેફરન્સ ફ્રોમ મેર યોર કોમ એસેલરા કમ ઓન ઇન્ટ્રોડ્યુસ યર ટુ એવરીબડી આ નાયન છું Dallas. Thi. Mare unu būh te... Dallas... Denmark di... Ma... Denmark? Dallas. Huh? Dallas. Ea lea vajubadhi, loud li. Dallas thichu main... ...emare unam aaya. Mare unu būh te... ...Dallas mare convention rachadu utu... Uh, ...Holistic Inner Science no te... ...emare uh, ungu e gbooth hotu... ...te... આઈ થિંક કેનેડામાંથી બેન જ હતા ગુરુ પૂર્ણિમામાંથી તે બધાના લાવા હિખવાડા સાયન્સના હારું આપતા આવતા ને પછી મેં હોય પછી બહુ આવ્યા મેં ગયો આ તો બહુ લકી થઈ ગયા તે પછી જે અમારો ગોલ હતું કે જેટલા ઇમેલ ડ્રેસેસ લેવાય તેટલા બિકઝ આર્ટિકલ્સ એવરી મંથ મોકલાવતા હતા એટલે એને સારું ઈમે તે પછી કોઈ મૂકેલ નહીં મૂકેલ નહીં ને પછી કે ત્યારે કરે એટલે રિટાયરમેન્ટ હોય ત્યારે બધું કામ પતે આપડે ગોલ એ છે કે બધાના ઈમેલ કનેક કરવાના જે બધા વિઝિટર્સ આવે ને આપણા બુથમાં તો અને બધાને પેનલેટ આપવાનું આપણી પાસે લઈને જાય એ કોઈ ત્યાંથી પાસ થાય ને એને કહે કે that is a storm yes yes yes he caters everyone everybody how, how many people oh, more than i don't know and, and to how it? many that is 10 15 80 82 so ka nahi nahi kya ho to aapne phone nahi kabo so so so how many people 80 ha yeah. 80. Huh? 80 loudly how many 80 18 1-8? No, 1-8 no. oh, wow, okay. the... 8-0. 8-0, 8-0. 80 સાહેબ આટલા સત્સંગ કર્યા બધા પર કર્યા આજે આટલે બધે ફરીને આવ્યા સમજીએ છીએ પરંતુ દાદા એનું પચાવ્યું આપણને બધું આપ્યું છે હતું તો એમ પટેલ પછી પછી જ્ઞાન નીકળ્યું એમ એમ નથી નીકળ્યું આ વાત છે સારા થાય છે તમારાત્સંગ સહવાસ ની વાત કરું બે વર્ષ પહેલા કે ત્રણ વર્ષ પહેલા તમે પોલીસ ને મળ્યા હતા તમને ઘણું જ યાદ કરે છે અને હવે અમે જયારે એટલીસ્ટ હવે ધીરે ધીરે શીખે છે એની જાતે પોતે જ ગાઈ શકે એમ છે અ સખવાસની વાત છે કે કેટ ફર ફર આવે આ તો અમે સાહેબ કહે છે ને સેલ્ફ એક્ટિંગ છે અને જો આપણા એક્ટિવ અને આ ચેતનવત્તા માંગમોથી કોઈને ક્યારેક થોડી વાત નીકળ તો એ બધું એનો અસર બોસ ઇટ ઇઝ 7 ડેઝ એટલે આ વાત મહાદા હા જ બર બચ્ચ સ્વિચ આ બોલ મે આમાં નીકળતાતા તો પોલીસમેનએ પૂછ્યું કે અલાંધા શું લઈ આવ્યા તારા માટે તો કે આઈ હેવ एवरीथिंग બટ બ્રિંગ કનોદાતા પોલીસમેન 6 યર પોલીસમેન રીતા તારો તો અનુભવ બોલ તો નીકળે આ હોલનવારી રીતા આ બે બોલને આવ શરમાય શું આપો અનુભવમાં શું શરમાવાનું બોલ બોલ ને હું સુઈ ગઈ એકદમ બાર વાગે ઉઠી બાજુ વુડમ તારે પડે છે તમે તો એવું કે છો ભૂડું થાય ભૂલવાનું નહી પણ હા ભૂલવાનું જય સચિદાન બપોર ના દાદા એકલા બેઠા હતા અને હું એમને મળવા ગયો વર્ષો પહેલાની ત્યારે નવો નવો મળેલો અને બધું જાત જાતનું વાંચતો વેસ્ટર્ન ફિલોસોફી ઈસ્ટર્ન ફિલો રામકૃષ્ણ રમણ મહેનત દાદાને મળ્યો અને પછી ખબર પડી જ્ઞાની છે એટલે આપણે જ્ઞાનમાં રહેવું તારે જ્ઞાન નહોતું મળ્યું ત્યાં મુંજી થઈને બેઠેલો થઈને મુંજી થઈને એટલે મનમાં એમ કે હું બોલિશ બધું બહાર પડી જશે નહીં બોલું તો દાદાને પણ લાગશે કે આપણને પણ જ્ઞાની છે દાદા છાપુ વાંચતા હતા પછી મારી સામે જોય પછી મને બોલાવ્યો અને મને બોલાવીને એમણે કીધું કે હરીશ આપણે મુંજી નહીં થવાનું પછી હું નીચે નમ્યો અને એમને ધબ્બો માર્યો એ ધબ્બો માર્યો ત્યારથી આ બધું નીકળવાનું શરૂ થયું એમાં મારો વાંક નથી अभे दादा रूपी एक आप बदा जैसे बदा हूँ हूँ हूँ અનેક માં પણ કેટલા બધા છે એક એક અનેક માં પણ કેટલા બધા છે એક એક જયારે સમજ્યા આ વાત માટે વિશેષ પાછો કીધી છે પણ એક વાત મારે વસંતભાઈ વિશે વાત કરવાની છે કે એક ગુરુ પૂર્ણિમાની અંદર વસંતભાઈ મારે તો ઓળખાણ હતી નહીં વસંતભાઈ સાથે તારે હમણાં પણ હજુ ઓળખવાનો પ્રયત્ન કરું છું પણ ત્યારે સ્ટેજ ઉપરથી આરતીઓની થાળીઓ ગ્રુપમાં મોકલાતી હતી વસંતભાઈ ના હાથમાં થાળી આવી ત્યારે મને એ કીધું કે આ વસંતભાઈ અને ત્યારે હું ટોળામાં ઊભો હતો આઉટ ઓફ નો વે ની કોલમી એની સેટ હોલ થાળી વિથ મી એટલે મેં એમની સાથે આરતી ઉતારવા માટે હાથ મૂક્યો એ થાળી મને વસંતભાઈ ઉતારતા હતા ત્યારે અંદરથી આજે વર્ષો પહેલાંની વાત છે અંદરથી દાદા બોલ્યા કે તારે કશું કરવાનું નથી આ વસંતભાઈનો હાથ પકડી રાખવાનું છે પણ આ હોલિસ્ટિક રિસર્ચ સેન્ટર ની અંદર શરૂઆત થી કેટલા બધા વર્ષો સુધી અમે બે કામ કર્યું સુરત ની પણ સાથે કામ કર્યું દસ વર્ષ થયા અને તેના આગળ લગભગ આઠ થી નવ વર્ષ અમે સાથે સોસાયટીનું કામ કર્યું અને જ્યારે જ્યારે કામ કરતા હતા એમની સાથે હું જાઉં ધર્મશાળાની રૂમમાં અમે સાથે રહીએ એટલે એ સવારના વહેલા ઉઠી જાય ને મને ઉઠવાનું કંઈ બહુ ફાવે નહીં એ બ્રશ કરતા જઈને દાદા ભગવાનના હસી અડધી ચંડી અને અડધી ચંડી બ્રશ કરતા જાય ને દાદા ભગવાન આસિમ જે કરતા જાય તો હોઉં તો મને મનમાં થાય કેમ આટલું બધું હજુ સુધી એમને પૂછ્યા વગર અથવા એમનો હૃદયનો આશય સમજ્યા વગર હજુ સુધી મેં કઈ કર્યું નથી એ દાદાની કૃપા છે દાદાના એક આશીર્વાદ છે અને એક વાર એવું થયેલું દાદા કે હું વસંતભાઈ ત્યારે થોડું કઈક વસંતભાઈ ઉપર કઈક થોડા અવાજ દાદા એ વાત કરી વસંતભાઈ ને કે હું કઈ સમજાવો છો તો વસંતભાઈ વચ્ચે બોલે વસંત દાદા કીધું કે તમારો સબ્જેક્ટ છે બરોડા થી સુરત ગાડીમાં નીકળ્યા અને મનમાં તો એમ જ કે જો આજે આજે પૂરું થઈ જાય તો પૂરું કરી જ નાખવું છે પછી તો ચારેક વર્ષ લાગ્યા અને ત્યાં આગળ ઘરે ગયા સિવાય અમે સાઈટ ઉપર ગયા અને સાઈટ ઉપર અમે ગયા પછી હું પણ અંદર ઘણો હતો મનની અંદર દાદાનો ફોન આવ્યો થોડી વાત કરી થોડું મને સંભળાય પણ કરું શું વાત કરે છે બાજુમાં ઉભો હતો એટલે એટલે દાદાએ કીધું પેલો છે બાજુમાં વસંતભાઈ હા તો કે એને આ એટલે મેં ફોન લીધો અને ફોન લીધો અને એમણે હરીશ અને રડવાનું બંધ ના થાય જે રીતે હજુ સુધી રહે છે એટલે દાદા ક્યારે શું આપી જાય છે એ વર્ષો પછી ખબર પડે છે કે જે પ્રેમથી જે પ્રેમથી હરીશ એમણે કીધું છે એ હજુ સુધી રણકા એના છે જય સચિનારાયણ હરીશભાઈ મારી જોડે છું અમે કયા કરી છીએ ત્રેસઠ ના ફેબ્રુઆરીમાં અમારા રસિકભાઈ સાહેબ ની હાજરીમાં દાદા ઉંચકી લીધા લાઈફ આખા તમારા ભાઈઓ બધા કુટુંબ દાદા પિતાજી સાથે દાદા આટલા બધા વર્ષો થયા તો તમને કેવી રીતે દાદા કેવી રીતે રહેતા હશે એમને જામા કારણ કે દરેક ને વ્યવહાર થાય છે એવી ચીજ છે કે એમાં શરમ કોઈ હોત ના જોઈએ કોઈ હું તો સમજો છું મને સમજશે આ તો કનુભાઈ નું આ જીવડી ખુલી છે એટલે તમારા મૂજી હતા આ તો શરીર અહી થી તુટી હું થાય છે સમજીને દિવસે જે બન્યું ને રસિકભાઈ એ નજર તમે ભાઈ છો મારા આ બધી અવસ્થાઓ જોઈએ છે આપે કોઈ દિવસે ખરો પૂછો સાર કરું દાદા જાણે કા કોમ્યા વ્યવહાર કેટલા હતા એમને પેલેથી અત્યાર જરાતને કારણે બસ હવે આપણે પગલા એટલે આપણે આજે હજાર સત્સંગ ની સભા પૂરી ગયા અલ્લો પ્રોગ્રામ મે તો કઈ તો બંદાય ને આપણે બેસો નું પાળું તો કલમ છે હા હવે સંદેશો તો હિન્દી માં ની એ હિન્દી મહાત્માઓ શલેષન શલેષભાઈ અહી આગર હિન્દી માં કરો એટલે કોમન અજયભાઈ ને યુકાન યુગ ગેટલિંગબર્ગ માં અમેરિકાની હા કોમન ગુરુ પૂર્ણિમા કે અદભુત પર્વ પર આજ હમે અમેરિકા મેટરીનબર્ગ નામ કી જગા હૈઠા અવસર મૈ સભી મહાત્મા એકઠે હો ગઈ આજે इकोतीस तारीख जुलाई 31 तारीख को गुरु पूर्णिमा है तो वैसे ही भारत में सभी केंद्रों में जो मनाई जा रही है और वहाँ 500 से हजार सब महात्मा इकट्ठे होते हैं सभी गुरु पूर्णिमा में एक ही स्वभाओ वाले निश्चय दृष्टि वाले और ये चेतन स्वरूप से गोड़ी माँ जो मनाई जाती है वो हम सबके लिए अपूर्व अवसर है और ये अवसर के समय पर सभी को भावनाएं होती है कि ये हमें ये भव में जो कभी सारा संसार मार्ग में कभी जो न हुआ ऐसा अपूर्व सुख मिला है मुक्ति का इसीलिए हमसे जो कुछ है इसी भावना करते हैं सब लोग और गुरु पूर्णिमा में एक को महात्माओं को मिलके बच्चे लोग युवा लोग सभी अपनी अपनी अभिव्यक्तियाँ रजू करते हैं स्टेज शो कर लेते हैं वो बड़ी हमें उल्लास वाली आत्मोल्लास वाली गड्ढा बनती है और हर एक गुरु पूर्णिमा में जो हम ये लाभ लेते हैं ये ऐसा चेतन शुद्ध उपयोग से हम सब लाभ ले ऐसी मेरी भावना मैं आपके समक्ष व्यक्त करता हूं और सभी लोग को होता ही है उपयोग तो बड़ा अच्छा रहता है उसमें प्रयत्न ही किसी को नहीं करना पड़ता एक अपना ये गुरु पूर्णिमा का महत्व है और यही महत्व हमेरा जारी रहे और उसका सारा वाइब्रेशन्स जो सभी तक का प्रसार खोल सके इसके लिए हमारा खूब आशीर्वाद है और ये शुद्ध उपयोग से सभी गुरु पूर्णिमा मनाए ये मेरी भावना आपको है જરૂર અમેરિકા ને સબકો સચિદાનંદ્રામ